સમજે નથી મને બાંધે છે એમ નક્કી કરે પાછો મને ગાવ્યા છે એમ પાછો બાંધે મને જ ગાવ દે છે આ જ દે છે પાછો આ કાળ દે છે કોને બેસે તે જણાવ્યું અને કોને ગુનો ગોનો તે કોઈ ગુનેગાર નથી પછી મારા ગયા પછી લોકો સમજાય પણ પછી તો શું થાય એ તો હું કઉ છુ દાદાજી હંમેશા હિન્દુસ્તાન શું છે મરેલા ને પૂછે કોઈ પૂછે નહીં હા એ તો દુનિયા નો સ્વભાવ આવે છે આ ગીતાના આટલા માણસ ભેગા આ તો અક્રમ છે ને બેન ભેગા થયા અને બહુ પૂંછારી લોકો ભેગા થયા જબરજસ્ત પૂંછારી જરૂર એ નથી આપડે પૈસા ની જરૂર ક્યાં છે એટલે ભેગા થઈ એટલે બધવાની આપડે જરૂર પડી અને થોડું પુસ્તક પુસ્તક બધી લીધો તો હા ફક્ત થોડા હાથ વાની છે એટલે બધા નો ગયેલો હશે એટલે આ પુસ્તક એમ કરીને આપડે પુસ્તક પૈસાની જરૂર નથી આપડે એટલે શ્રીમંત કેવું કે આપડે જે હોય આપડે પ્રેમથી જરૂર છે તમારે બધા પ્રેમ શું કયું પ્રેમ તમારી ઉપર ના રાખતો હોય એની એની કાચી સમજાય ના રાખતો હોય એની કાતું વિચ્યા એમાં એ તો છે આપડે ના ચે આપડે અમારા બધા તારા જેવું જોડે એમ કઈ છત્રી શું કહ્યું એટલે બધા છે ને વાત છે સવારે ના જાય તો મોટા માણસ રહ્યા તમારે જોવું ના પડે મારા પડે દાદા અવાજ કાઢી નાખ્યું લોકો ભારે કે પંક્ચર કરો પછી આગળ કેમ જાય ટાયર માં પંક્ચર કરો પછી ટાયર આગળ જાય અવાજ કાઢી નાખ્યું કે અરે લોકો ટાળા પડી જાય છે શું કે પેલું વ્યવહાર માં કીધું ને ક્યાં આ માંદા છે મરી જાય એવી સ્થિતિ દેખાય છે પછી જો ત્યાં વ્યવસ્થિત છે તો લુખું પડી જાય વ્યવસ્થિત છે ને પણ આ તો જાગૃતિ દલ થઇ જાય હા આ શું ખાવે અત્યારે હતા અમે હીરાબા ની ખબર પૂછીએ બધું અને શુદ્ધ ઉપયોગ અમારે આપતો વ્યવહાર ઉપયોગ થાય નહીં દાદાજી શુદ્ધ ઉપયોગ છે ને અમે રહીએ છીએ ને શીખ છે હમણે બહાર જશો નહીં ગયા છે મારે મારું મારું ડાક્ટર તો આરામ કહી દઉં આ કે એવું છે પછી કાય કશું હતું ને પેલા ઘોડા ને જોઉં ઘોડો જોયેલો આવો આવજવું કીચે દોડતો દોડતો કયું બાજુ નઈ એટલે બહુ દુખવા મળ્યું એટલે પછી પગ નીચે દુખતો સાઈડ પગલે હું આમ નામ રાખે ઉચ પેલા ધણીયે ધરા મચી ગયું આમ નીચે મુકાય ને એક માણસ ને કહ્યું લાકડી દોડે ખુશ એવું દોડે વિશ્વાસ એવું અમે કહીએ પાછું અમે કહ્યું ને તો દોડા હા આરામ લેવાનું આરામ તો કોને લેવાનું થાકેલો મારામ લેવા બધા ને આરામ લેવાનું આ જ્યા ડાક્ટર જુઓ એટલે આપડે સંસારમાં હું પરિણામ પછી બધા સાઈડ મારી દાદા ડોક્ટર કાઢવા ને જ આવ્યા છે ડોક્ટર સાહેબ આવ્યા છે ભૂતિયા કાઢવા માટે જ આવ્યા છે શું કાઢવા મગજમાં મગજમાં ભૂત ભાઈ સારું કે સારું કે ભૂતા કાર્ય ભૂત ગાલે ખોટા વિજ્ઞાન એ કઈ મારું ડાપણ નથી આ મારું ડાપણ થી બોલ છું ને ત્યાંથી સદ્દેશો હાથ શું કહે એમ લોકો નું કલ્યાણ નિમિત્ત પણ હીપ છે અને મારી એ જીત ને માટે મારી તૈયારી મારી બધી ચેકવો જ નહીં પડે અને આ લોકો પૂછે ચેખવો ના પડે પણ જુદે જુદા સંજોગો એ પોતે સંજોગો ભાતે એ તો અપેક્ષા છે વાત સાચી શું કરવું આપણે તો સચ આપતું નથી એને પોચતું નથી વધારે એટલે હંકાર નહિ પણ એ પોઝન નથી એમાં માલકી વગેરે વાણી છે અને જે માલકી વાળી વાણી ત્યાં હું આ બોલું છું પોઈજન ગમે તું જ્ઞાની બોલતા માસ ફરી કાઢ્યા તમે તમારે જ્યાં મળે મેં કાલે કીધું કે મારો બંગલો દાદાજી મારો તો નથી પણ છતાં પચીસ લાખ કે છે તમારો પચાસ લાખ કે છે તમારો પકડવામાં વાંધો નથી મને મને ધ્યાન થાય આપણે તો એ તો આખી વાણી દર્શન માં આવતી જ હશે ને દાદાજી તો કોઈ ખરે જાય વાતાવરણ ને તો થતી નથી કોઈ બને ખબર ના બોલે સંપૂર્ણ જેટલા ચાર ઉપરી ગોઠતા હું તમને બસ થઈ ગયો ઉપરી ગો છું આપ આપડે ઉપરી હું તમારો દેખાડું એટલે હું તમારો ઉપરી અને જેને દોષ પોતાના પોતાના દેખાય હું કઉ છુ ને પોતાના બધા દોષાતા હું પણ નહીં જ્ઞાની પ્રકૃતિના સર્વ દોષો ને પણ દાદાજી પાછો સવાલ આવીને ઉભો રહે છે કે આપણી અંદર જે કઈ પણ ચાલતું હોય હા એને આપણે જાણીએ હવે દાખલા તરીકે આપડે છે આખો દાદા વ્યવહાર ને દોષ કહેતા નથી વ્યવહાર ને દાદા હું તો શું કઉ એક સૂક્ષ્મ માં સૂક્ષ્મ વિચાર આવ્યો એટલે આપણે જાણ્યો જાણકારો મારી વાત કેવો છો આ કોણ જાણકાર નો દોષ નથી આ પણ હું તો કરી રહ્યા છે શું ભીમનભાઈ શું કરી રહ્યા છે તેના માટે પોતે જાણે એનો ક્રમ નો નથી પણ સિમનભીર પેલા ને ઝડકાવતા હોય તો એ જુએ ત્યારે શું કે તમારો દોષ છે पोते चिमन तो कोई वस्तु सारा पड़ो क्या नहीं मारू कहू की आक्रम से अक्रम से शुभ एक શુભ એટલું જ હોય મારું શુભ એટલું ભર્યો છે પણ જયારે આપણી દ્રષ્ટિ ખાલી જ્ઞાયક માં જ છે આપડે છીએ તો જે આવે તે આવે એનો એનો વિભાજન કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે એવું લાગે છે એટલે તારે ચિમરભે ને કેવું જોઈએ કે હકીકમે કેમ કરું તું પ્રતિવણકાર ગઈ કારણ કે આ જે ખોખું છે ને એ ખોખું આપડે ટકોર મારીએ તો હું કરું તો ધોવાઈ ગયું અભિપ્રાય ખોખું હા શું છે પ્રતિકોન હોય નહિ હોય ને હા અહી પ્રતિક્રમણ છે દોષ ગડ્યો છે પ્રતિકોણ કર નહીં ક્રમ થાય લાબાથ તમને કોઈ જ્ઞાન બીજા નહીં કોઈને જ્ઞાની ને ત્યાજા ત્યાગ ના હોય કપાળું કારણે કહેવું છે કે જ્ઞાની ને ત્યાગા ત્યાગ ન હોય હા જગત જગત કઈ દે છે ત્યાગ ખોરે છે બેહાયા દ્રષ્ટિયે ત્યાગ ખોલ્ય ત્યાગ ખો એટલા માટે પોતાની દ્રષ્ટિએ સમજાય નહિ માટે આ કપાળ દેવા આપણને અમે ચોરી યાર કરતા હોઈએ તો દાવો છે મૂકશે મુકાયો હોય ને કવું લેવું પડ્યું કે તમે કરતા નથી જો હોય નઈ પણ આપડા બધા મહાત્મા સમજી ગયા છે કે આહારી આહાર કર નથી કરતો આહારી આહાર કર નથી કરતો એ નથી સંતોષ ને હું ખોવાય છે બોલો કે કયા કેશન માં છે કયા કેસર વાત કરે અને બધા બધા આચાર્યો સીતી ગયા તમે લુગી ગયા જેમ કહે એમ ચાલે સારી માણસ થોડીઓ વળી બધું સરસ એ કોઈ પદયા છે તમને કોઈ નઈ પદ બે જ ખબર આપ ભાગીદારી કરો આનંદ આવેલ છે એટલે પછી બરાબર આપડે ફેલી રેન્સ આપવાની પાછી એના કરતા એકલ કરવા જાય મેં કહ્યું એક જ કરો મારે શું લઈને મારી પણ આવશે તો આપવાના છે એ મારે શું કરવું થેલી સચિદાન સંઘ ના આપું એના કરતા હાથ જ ના પગાર બે ખોટું દેખાય પદ્યોતર એમને ખાલી જાય ને મારે શું ખાલી જવાનું અમુક બહુ સગ્યા છે ડાયમંડે ડાયમંડ ગોલ્ડન કઈ ડાયમંડ અરે રજતર શું સિલ્વર સિલ્વર એની ગોલ્ડ છે ખરે બઉ ખર્ચો કરી નાખે પણ આપડે આપડે બઉ ખર્ચો આપડા મહાત્મા પૈસા જાય ને મારી પણ હા હું તો જીવો માણસ છું ચાર વર્ષે પૈસા જાય જમવા મને ખાવા પીવા મને નાગું છું પણ એ લોકો કે અમે અમને એમાં હા જે કરનારા અમને વાંચી આવું મેં કહું ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો ત્યાં બીજા કામ લો ના હા અમે આવી રાત્રે રહેવાળા એમજ ઉઠાય છે એટલે હવે ગામ જયારે આટલું જમજ ઉઠાવે છે ત્યારે આપડા પક્ષ બેસી ગયું પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ આત્મા પ્રતિબિંબ જેવું હા આ મહાવીર ભગવાન એટલે શું કે એ મહાવીર ભગવાન જ ગાય નોમ રૂપે ભગવાન હોય નહી કેવડ ના પછી નો ભગવાન હોય લઈ પડે નઈ જે બધું ભગવાન પદ ની ભોગવવા પડતું થવા દેતો નથી છતાં પણ જે ભગવાન છે એને કેવડે દેખારી તો એનું ફળ મળે હવે અંદર ફૂલ થઈ ગયા છે ભાવે કહીને અને દ્રવ્ય કાતું છે શું છે કાતું દ્રવ્ય ભાવ પ્રમાણે થઈ જાય એટલે થઈ ભગવાન અને આપડે છે પ્રકૃતિ સ્વભાવને નિહાળે તારું નામ નાયકતા પ્રકૃતિ નાયકતા કહેવાય વેદે ના વેદે નિવેદક ને વેદે તો એ અનુભવ મજા આવે છુટો થયો નથી એટલે એ વેદના રેદાદી પરિચય છે ને માફી મૂકી ખેડે માફી બદલે આ જાગૃતિ એટલે પેલો દુખા નુસરણ થઇ ગયું અને જો જાણે તો આ દુઃખે છે કોને એ જાણતો હોય શું કહ્યું દુઃખ જાણે જાણે શું કહ્યું દુઃખ નઈ જાણે વિજ્ઞાન આપડે કે તેને અમે ખાડી ઉખાડી કરીએ શું કહીએ મૂકો ઉપયોગ મૂકીએ પણ છતાં ઉપયોગ મૂકવો પડે સેજ ઉપયોગ અને પોતે ઘેર મન પૂછ્યું બઉ ના પાડું કઈ બધા આવતો રહ્યો જ કરેલું એ બધું નીકળી જશે શું કરવું તારા ને જોયું છે આપડે ખબર પડે કે દુખે છે કિમંતુખે છે આ બધી એવી વસ્તુ નથી કારણ અનાજી નો અભ્યાસ છે બે ચાર મછા ફરી વે ને ખબર પડે આમ આપણે ઓરંગાબાદ્ધ નીકળશે તારે પણ તમે તમે મુજબ છે મથરામાં જાવે તો જાય મેરા ચાર હોય ને તેના હાર જો કર્યા કરે વાર લાગે હવે ક્યાં જૈન ખાસ્ત્રો ક્યાં છે બાવીસ પરીક્ષણ કરો આમ કાકા શું કે છે અમે જીતા બધા વિજ્ઞાન છે પતાડાર્જ કરે એમ સંયોગો થી સંજયોગી સહિત થાય છે એ બધો ડિસ્પ્રયોગો સહિત થાય હા હા સ્વાધ્યાય માં તો હે મગજ હાર માથું દુઃખ ના હોય માથો દુપ્તિ ના હોય પર ફાટતા ના હોય ત્યાર સાથે થાય ને સહયોગ એ બધું એ સહયોગો કરે છે એટલે તારું એમાં તાર નથી એમાં કયું તું તો આ સહયોગો માં તું ઘૂતયુ બધું આ જે બહાર વિજ્ઞાન છે ને વિજ્ઞાન એક દળા ખામારી બે કલાક લાગે પડી ગયો સરસ આત્મા નો અનુભવ કરાવમા નો અનુભવ તો ક્યારે થાય છે આત્મા અનુભવ થયેલો શું બઉ મોટા જ્ઞાની પુરુષ આત્મા અનુભવ છે કે અમને આત્માનુભૂત નથી આ બધા આત્મા પેલા આત્મા અનુભવ થાય છે પ્રાથ ચાખવા થી જ આ ગયા સાચી મન બીજા આવતા એતો બો બો બો કરતા રે તીમણ ભાઈ તો બોતા બોતા તૈયાર થઈ ગયા થા કો કો કરતા બોત બોત હા લોકો ચૂતે તને હા ચાર હાલ આ નીર બેન મારી બોતા તા આ થી અમને દુખતો બોતા તા હે વો કે વગર જ કેતા બોતા વગર જ મને તો મર આ નીર બેન તા બોતા હે નીર બેન તા ફસાઈ ગયા ફસાઈ ગયા બોલ કે હે નીર બોતા નો તા મને મો પછી શિબર ભાઈ છૂટ આપી તમારે જયારે ભાગી જવું ત્યારે ભાગી દીજો મને મતો નથી અને રેવું હોય રેજો શું કઉ હું ભાગરૂ જયારે તમારે ભાગી જવું ત્યારે શું હજી અમે એટલું હિત સમજ્યા નથી ને હજુ અમે એટલું હિત નથી સમજ્યા એટલે ભાગી જઈ ગઈ તો મેં કહ્યું તું કે તમે કોઈ ભાઈ એટલે માથેરા નઈ ગયા તમને ચૂંટી છે અમારે કોઈને દુખવાય નહિ આવડી મનો થાય હા તો કે દેખાય છે નાનો દાદાજી દેખાય છે નાનો દેખાય છે આવું મહેનત કરનારા માણસ આવતી કરનારા માણસો કેટલાક હોય પચાસ પાંચ પચી ચડે કઈ ના હોય કોઈ અને તે પાછું બી મરી ગયેલી હોય અમે તો મિત્રો થઈ ગયા પછી અમે હમદે ભાઈ ગયા તરત જ સમજી ગયા દાદાજી તમે એક શબ્દ કીધો ને બધા સમજી ગયા એતો તમારું બાળકો પણ મારો પ્રકૃતિ છે એટલે કોઈ જુઓ રંગાય નહીં જાડી પ્રકૃતિ એટલે પ્રકૃતિ થઈ જાય છે પણ દાદાજી એવું કેવું એમનું કે આખી રાત પ્રતિક્રમણ કરે તો આખી રાત પ્રતિક્રમણ કરતા બેઠા તા પણ કઈ સવારે હસ્તાર રાખવું છે દુઃખ ભાર વધે ને ઉડી જાય પેલા લોકોને કરી રાત ને પેલા બુધી પછી કહેતો એટલું બધું બધું હા તો એમને હસ્તાર રાખો છું કહે દાદાજી કોઈ સાબરે નહિ ન સાંભળે પણ આપનું તો અને આપે તો આપનું કામ કરી દીધું હવે એમના જે હજાર થશે કઈ શું છે મગજ બગડે કઈ કઈ શું છે પછી આવે ને લઈ ને આવેલો ત્યાં સત્યાર સેન સાથે મારું આટલું ફૂલ ખુલ્લી કરો તું પચાસ હજાર જે તો ખાવાના જરૂર નાખે તું નોકરી કરતો શું નહી આપી દે પૈસા પાછા આપી દે તો ક્યાંથી વરાશ પછી એટલે ડેરાશ ઉપાધી મન મારા ઉપાધિ રાખો કારણ કોણું ડેરાશ છે આપડું ડેરાશે ના ઉપાધિ રાખવા બે કલાક માં કેટલા થયા તા સાઈ લાખ રૂપિયા થઈ ગયા ત્યારે આમ તો વાર ઈ લાગે આ શું કે અમે તલપા પર થઈ ગયા ચાલુ તો આ જઈ ની સંખ્યા છે એમના આચાર્ય બહુ ને પાંચ રિવાજ હોય છે અને લવું ડેરા શરૂ ને અને બીજા ગમે આપે ને આચારી નું કહેલું બધા દેવ જે મને ખાસ કહ્યું હતું કે તમને દાદાજુ હાપો તો બધું કામ કર્યું અમારે સાથે મારા આત્મસત્તા ની મારા સંઘને પૂછવું પડે પણ મારે સંઘ નું પૂછવું પડે એ તો ખોટું ના લાગે એટલે બાકી મારી ઈચ્છા એમને જૂની ગડેલો ના આપવી જોઈએ અને પૂજા માટે બોલો માટે હરાજી બોલો ઉઠામણી બોલો ઉઠાવણી બોલો એમ ના હોય કચરો હરિભાઈ સ્પર્ધા કરાવે અને ઘીના ઉઠામણી બોલો ઉછમણી હોય ને અને હવે એટલું બધું પડી ગયું છે કે તમારી ના લેવાય પોતે લેતા નથી બિચાઈ અમે પોતાની જરૂર ને આ હું તું કહે ગયું રૂપિયા એમને દેખાય નહિ આ તો થાળી મૂકે નઈ કે આખી ભરી જાય અને મહારાજ પૂછતા મારા નિમિત્તે રૂપિયા દે હોય નહી બોલાય નહી રૂપિયા બોલીએ નહીં ફેમ ઘટી જાય રૂપિયા ના બોલાય પૂછે ચલો જવા પૂછો કે દાદાજી મારે શું કરવું તમે સલાહ આપું એક પર્સનલ તરીકે પછી અમારાથી બોલાય નઈ અમારું કામ જ નહીં બિલકુલ નહીં એ ડેરા સંબંધમાં અમારું અમત એટલું જ છે કે અમને આવી સંકેત છે તમને ઠીક લાગે એમ કરી આપી દીધું તમને સંગને અને પેલું નહી જોયતું આ લોકો વહીવટ નથી વહીવટ સચિદારણ સંઘનો શું કહ્યું એટલે આપડે વહીવટ કેવો હોય અક્રમ વહીવટ એ ડખો ડખલ નહિ કાયદા નહીં અને પરમ વિનય એ મુખ્ય ધર્મ આપણો તો અને બાદ પ્રજા પરમ વિનય માનવા વારી હું અમને તો કેટલા કાયદા બધા કર્યા મને ભગવાન હાડવા માટે તો પણ થઈ જ આપડો મારે એવું ગુરુ છે કે જે લોક પૂજ્ય દેવા માં કપડા પહેર્યા હોય તો અને આ સંસારી કપડું બદલી ને આવે છે આપડે તો એવું આપડે તો બઉ જીદી પવિત્ર ને પવિત્ર નો સવાલ જ ક્યાં આવે મારું ક્યાં માર્ગ મારે લોકો હોવું જ પડે જોજો લોકો ઘણા માણસ કલ્યાણ થઈ જાય નિમિત્ત છે નિમિત્ત થવું જોઈએ અત્યારે તીર્થંકર એ પાકેશંકર ની મૂર્તિ તો બસાવે ને ગીતા તીર્થંકર જે હાલ છે તીર્થંકર આ ચોવીસ તીર્થંકરો બાળ બાને છે ચોવીસ તીર્થંકો માન્યતા ખોટી છે ટેકો દેવા ને જરૂર છે બીજું કશું આપડે કહેવાય ને કે અમે અમે સહમત છે તમારી સચિરામ શંકર એમાં અમે સહમત એટલું જ કેવા ને સહમત એમ વિરોધ નથી અમારે આપડે કેવાંકરાજ દિવસ નથી મુકાવી નિમિત્ત બનવું છે દાદાની કૃપા ના મને નાખશે એકાદ નામ હોય તો એ નામા વાંચતા છે નામ ના હોય ને ત્યાં ખેત પર આવે ભાવન ચંદ્રકાંત થયા કરે છે હું ક્યાં આપનારો છું દાદા એ શક્તિ આપે છે હું ક્યાં આપનારો છું અત્યારે દાદા રજા લઉં એ કહે છે કે હું રજા લઉં અત્યારે જાઉં એ કહે છે કે મારું જો ચાલે તો હું તો મૌન લઈ લઉં ના ચાલે સે સે સંપાદન કરાવશે એટલે પછી યા બિચારની પણ મમતા બંદાઈની કે શું રહે દે કુલે બિછાતર મમતા કે બરાબર બંદાઈ ઇતતે કુલે કુલે ફૂલ થી ખાય ડાબરો મે કા દેઉ બેઠે નો તો નથી નો કેતો અતીતે બિડમા આઈતે કણ બરાબર કાઈ કાઈ જોવે રે મિત્ર તરી માં લોસ્ટ છે મનોજ કે પરટી નદી તાગના મુકેર કાર આઈતે ઓલોર માં મિત્ર કરે છે ઓ ઇધે સાહિત્ય માં આઈતે સાહિત્ય માં એકパート ને સાહેબ થાય છે ને એટલે હારે વાત નથી એમના ગુજરાત ને